આ તારે પછી કોઈ કરવો પડે એટલે બધું એક સાઈડ પે થઈ જાય બધા આમ ગાડી અમે આવતી એક સાઈડમાં થઈ ના થઈ જાય એના મનુષ્ય તો આડો થાય હું તારે પેલા કોઈ